માથીની લખેલી સુવાર્તા એનો પાંચમો અધ્યાય માથીની લખેલી સુવાર્તા અધ્યાય પાંચમો પ્રભુ યસુ ખ્રિસ્તના પહાડ પરના ભાષણની શરૂઆત ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે આત્મામાં જેઓ રાણા તેઓને ધન્ય છે કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ દિલાસો પામશે જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે જેઓને ન્યાયપ્રાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ ધરાશે દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ દેવને જોશે સલાહ કરાનારાઓને ધન્ય છે કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે જ્યારે લોક તમારી નિંદા કરશે ને તમારી પૂંઠે લાગશે ને મારે લીધે તમારી વ્યૂહ તરે તરેની વાત અસત્યતાથી કહેશે ત્યારે તમને ધન્ય છે તમે આનંદ કરો તથા ઘણા હરખાવો કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા તમે જગતનું મીઠું છો પણ જો મીઠું બેસવા થયું હોય તો તે સાથી ખારું કરાશે બહાર ફેંકાવા તથા માણસના પગ નીચે છૂંડાવા વગર તે બીજા કંઈ કામનું નથી તમે જગતનું અજવાળું છો પહાડ પર વસાવેલું નગર સંતાએ રહી શકતું નથી અને દીવો કરીને તેને માપ નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે ઘરમાના બધાને તે અજવાળું આપે છે તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો હું નાશ કરવા નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે ત્યાં સુધી સઘળા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્ર જતી રહેશે નહીં એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને એવું કરતા શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયપણા કરતા जो तरू न्याय न हो तो आकाश राज्य में तीज पैसो हत्या न कर ने, जे कोई हत्या करे अपराधी ठरवा जोखम आम पुरातन काल में लोग हूं तमाम कहू छू कि जो कोई पता भाई पर अमथो क्रोध करे अपराधी ठरवा जोखम आज पोता भाई ने पाजी कहसे न्यायसभा अपराधी ठरवा जोखम आ અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગહેનના જોખમમાં આવશે એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરૂદ્ધ કંઈ છે તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા રખીને વાદી તને ન્યાયાધીશને સોંપે ને ન્યાયાધીશ તને સિપાયને સોંપે ને તું ક્યાં જ ખાનામાં ખાય હું તને ખીત કહું છું કે તું છેલ્લી દમણી યુકવશે નહી ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળનાર નથી વ્યભિચાર ન કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે અને જો તારી જમણી આંખ તેને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને ધારી પાસેથી ફેંકી દે કેમ કે તારા અવયવમાંના એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નખાય એ તને ગુણકારક છે અને જો તારો જમણો હાથને ઠોક ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે કેમ કે તારા અવયવમાંના એકનું નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તને ગુણકારક છે જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેને ફારગતી લખી આપે એમ પણ કહેલું હતું પણ હું તમને કહું છું કે વેભીચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેની સાથે વ્યભિચાર કરાવે છે અને જે કોઈ તે મૂકી દીધેલીની જોડે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે વળી તું સમ ન ખા પણ પ્રભુપતિએ તારા સમ પૂરા કર એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે કંઈ સમ ન ખાઓ આકાશના નહીં કેમ કે તે દેવનું રાજ્યાસન છે અને પૃથ્વીના નહીં કેમ કે તે તેનું પાયાસન છે અને યરૂષાલેમના નહીં કેમ કે તે મોટા રાજાનું નગર છે અને તું તારા માથાના પણ સમ ન ખા કેમ કે તરાથી એક નિમાડો ધોળો અથવા કાળો કરી શકાતો નથી પણ તમારું બોલવું તે હાનું હા ને નાનું ના હોય કેમકે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાતી છે આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે જે ભુંડો હોય તેની સામા ન થાવ પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમારે તેની તરફ બીજો પણ ફેરવ અને જે તારું બદન લેવા સારું તારા પર દાવો કરે તેને તારો અંગરખો પણ લેવા દે અને જે કોઈ જબરજસ્તીથી તને એક ગાવ લઈ જાય તેની સાથે બે ગાવ જા જે કોઈ તારી પાસે માગે છે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે છે તેનાથી મો ન ફેરવ તું તારા પડોશી પર પ્રીતી કર ને તારા વેરી પર દષ કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂંઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરાઓ થાવ કેમ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલાવ પર ઉગાવે છે ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે કેમ કે જેઓ તમારા પર પ્રીતિ કરે છે તેઓ પર જો તમે પ્રીતિ કરો છો તો તમને શું ફળ છે દાણીઓ પણ શું એમ નથી કરતા અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો તો તેમાં તમે વિશેષ શું કરો છો વિદેશીઓ પણ શું એમ નથી કરતા એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો